ના ના તમારું તમારો કેટલા દિવસ મારા ચાલે સાત સાતે સાત દિવસ દિવસ સાતે સાત દિવસ આપે શું પૂછ્યું કેટલા દિવસ ધંધા ની ચિંતા હોય અઠવાડિયા નું ચિંતા સાતે સાત દિવસ તમારે લગેજ છે તમારે દિવસ એકે દિવસ નહીં એક દિવસ નહીં લે કદાચ એમની ઉંમરે એમની ઉંમરે સેટલ થઈ જાય જામી જાય તો હું એ કે ધંધો જામી રહ્યા પછી તો દાદા પુષ્ક ચિંતાઓ હોય એ વખત નહીં હોય એનું કારણ કે મગજ ને નક્કી કર્યું કેટલા અઠવાડિયામાં તમે બે દિવસ ચિંતા બંધ કરી તમે કહો થાય તમારી ક્યાંથી કેટલી છે બે દોક થતા એવો પાંચ ટકા દસ ટકા પાંચ ટકા દસ ટકા જે કોસ ટકા આવક ના અત્યારે લાગે પણ દસ હજાર કમાઈને હજાર આપવાના હોતો બઉ લાગે ની કે છે શરૂઆત જરૂરિયાત આપણને મળી જવીશ ના પચીસ વર્ષ બાદ છોડી થોડા છોકરાઓને સોગે ને બાર ને ખર્ચ હોય એ ખર્ચ નીકળતો હોય તો આપે પણ ખર્ચી વધે ના આપવું ચોક્કસ જરૂર ફરજ છે થોડી दस टका गया जरूरत અશ્વિનભાઈ તમે ખરેખર તમે ખરેખર અશ્વિનભાઈ છો એની ખાતરી છે તમને પપ્પા મમ્મી જે નામ આપ્યું ભાઈ અને બધા લોકો પણ કેવા માંડે રૌપતિ અશ્વિન મારું નામ છે નામ પાડ્યું છે તને પણ My name is Ashin. then who I? I I I I am nothing. I am am am nothing. nothing. nothing. Nothing નથી બોલતા મારી ગયા પછી એને કઈ જાન ના na, ને ઇલાજ પડી શકે છે મન મારું છે બુદ્ધિ મારી ચિત્ત મારી છે અહંકાર મારો છે મારું મારું કે છે કોણ છો તમે હમ થોડો હમ કે અમારો તેમતો તો આમ મારો તેમતો નાય બોલન પાસ રે માર તો તમે કોણ આમ સટ હજી આ પા છે યે તે યે તેમ વેલતે તેા ડેવલપ કરના ને કોઈ ડેવલપ કરના યે યે બોડી હસ કરે આ લોકો ગોલા મારી મારી ને કોઈ ગોલા મારે કોઈ આમકોતા ની મારે વાય એકરું કિત મારું મત મારું બરોબર વિચારી શકાતું નથી મારું કે તે પેલું જાયા પછી શાદી કરી છે वो समाई गयो मुझमा तो तुम्हें तुम्हें पता है क्या हो तो सबार मारू हम हमारा मन कोई चीज जोड़े ले जाए घरी कोई ले ले मारा मारू मारू केने चीज લઈ ગયા ના કોઈ નથી અહી સાથે લઈ ગયો ચાલ આયા આ કર્યા કરતા કોઈ જો લઈ જાય ને તે ના હોય આ ઘરે લઈ લઉં છે એક મોટું સંગ્રહ હોય સંગ્રહ નહીં જુઓ કરો હાથ ફેરવો ખાવ પીવો બધું કરો પણ બહાર નીકળતી કરવાની સંગ્રહસ્થાન જોયા કરવાનું ઘરે ચા પીએ ભૂખ લાગી ના કરવાનું હા ત્યારે બહાર નીકળી કશું લઈ જવાનું ઉત્તર હિન્દુસ્તાન લઈ જવાની વાત કરો ઉત્તર હિન્દુસ્તાન માં એવું સંઘર્ષ કરો ઉત્તર ગુજરાત માં ઉત્તર ગુજરાત માં નઈ શું તમારા દેશ જાણી જવું જોઈ ને જાણી જવું દર્શન કરીને હું જાણું કાળી કરી ચાલુ કરીને શું કરો જોડે લઈ જવાનું હાય હાય ન પછી પછી ઉભો ના થાય પેલે છે શું નામ અશ્વિન અશ્વિન અશ્વિને અશ્વિને કહું છે તે અપમાન કરે તો કેટલી બધું રાતે ઝાટકા વાગે ઝાટકા વાગે ઝાટકા આપડે તો એ ઊંઘી ગયો એ ઊંઘી ગયો પણ ઝટકા વાળા નામ ઝાટકા વાળા ના ઊંઘે અપમાન કે ના ઊંઘી ગયો અપમાન કેટકા વાળા ના પણ તમારું અપમાન કરતો એવું ના લેવું જોઈએ કોક ને અપમાન કરતો માથે ના દેવું છે તમારું અપમાન ના કરવું તમારું અપમાન કોઈ કરે એક તો મારું અપમાન મારા પિતાજી હોય મારા પિતાજી હોય એમનું કોઈ અપમાન કરે તો મારા ફાંસી તો ચઢાવવાનો છે ગમે નઈ એ વસ્તુ ગમે નઈ ગમે થઈ ના શકે રાજા હોય ગમે ગમે પછી આ ઘેરા કહે તું અમારે કેટલીક મુશ્કેલીઓ તો બસ આવી નાખે કેટલીક મુશ્કેલીઓ બિન જરૂરિયાત હોય એટલે કાઢી નાખે તો કાઢી નાખતો આપણે નથી ગઈ એવું નઈ કે જેમ વધારે ભણેલ વધારે ઉપાધિઓ થાય પોતાને ના ચાલે તારે પછી ઘૂંટાય પાછું જે ભણેલા જ વધારે હોય છે એ જે ઘૂંચવાનું થાય વધારે ગુચાવાની શક્તિ હોય છે ગણતરી નથી હોતી ભણતર હોય છે ગણતરી એ જુદી વસ્તુ છે મને ભણતર નથી આવડતી પણ ગણતર મને બઉ સારું આવડે ભણતર મને આવડતું નથી મેટિક થયું તે સર બહુ હાર વાર પડેસર તું હારો બોલે મારે કોઈ ચપલી મારે બઉ લાગે લાગે લાગે કોઈને મારીએ તો ભરા પચાસ હજાર રૂપિયા જાણું જોઈએ આ પ્રસાદી લેવા માટે શુક્ર માગે છે એ મારે પેલા જાણવું જોઈએ દાદાજી જયારે પ્રસાદી આપે છે तर अमारी अंदर जे जे ग्रंथिओ पड़े जे जे अमने आ निरंतर ज्ञान में रह अंतरा है ये अंतराय दादाजी प्रसाद आप जो भाव करिए बिल्कुल निर्मूल थी जाए પણ એનાથી થાય એના કરતા રસ્તો દાદા આના બી થાય એવું થોડું છે બીજો કેમ ના ભાઈ બીજા ભાઈ લાકડી દી હતી લાકડી પણ ભાગી જવા મળી લાકડી ભાગી જવા માંડી છે વાત આપો આ પછી જો સત્સંગ થી એમની ગ્રંથિઓ દૂર થતી હોય તો પછી આની જરૂર છે તી એ જગત માં માર ખાનારી કોઈ પ્રજા ના હોય રાજીભાઈ થી માર ખાય એવી કોઈ પ્રજા હોય ને આપો એમ છે ના એ તો સામે ચાલી માગે છે ને એ તો સામે ચાલી ને માગે છે એ તો સામે ચાલી માગે છે એ પ્રસાદ તો સામે ચાલી ને અને એમને એવા બરાબર છે કે છોકરી હોય આમ તો આમ આની પાસે પ્રેમ છે એ લોકો પ્રેમ છે તમે એકલા જ નથી તમે આજ્ઞા રહેતાલી ને અને હું કોણ છું બધા નીસાય થાય તમને અને લેપન અને હું પણ પે ડિટેક્ટ થયો છે તમારે કરવાનો વિચાર કરી તમે કરો હું કોણ છું નિસાય કરવાનો વિચાર ઘરે તો આયો તમારે હું કોણ છું નિસાય કરવાનો તમારી ઈચ્છા ખરી હું કોણ છું નિસાય થોડું બલી કામ થઈ જશે તો બસ થઈ જશે બસ એ જ છે કોઈ નહીં જતી જશે તમારું બરાબર થાય છે સો મની અમીર ધર્માદત તરીકે ધર્માદ તરીકે અમારે રાખી જ નથી તમે જયારે કિંમત લીધી થાય તો છતાં એને ઉડાડી દેવા મને બધું બરોબર આવે છે આખું અંદર એ કે છે કે બઉ ધંધા પર નુકસાન થતું છે એ લોકો ધંધાડે છે જો સભામાં ના મેળવતો ધંધો બહુ શકતા એટલે સભા એ સ્વભાવ સુધી જશે પણ બે જાઓ ને એને પૈસા પૈસા નથી દેતા ને આ પૈસા ન હોય તો પૈસા નથી આ તો અમૂલ્ય છે અમૂલ્યની કે કેમ કહેવાય ગાઈસ એની કિંમત ઘણાય જ નહીં અમૂલ્ય એટલે એનું મૂલ્ય જ ના હોય મારે પરમ દેતા હો લાભ કા જબર એડી બિસ્ આ ઈધરમાં સબ એકેમાં ઈધરમાં સારો દોર નાઈ વે ફોરું The world is the puzzle, it's God has not ભગવાન તે ભગવાન છે મને કેતો તને શું લાગે ઉપર ઉપર બાપો રહેતો નથી ઉપર તો આકાશ છે હું જો આકાશ જ છે કઈ ઉતરે સર આ જે છે ને બધું કલ્પિત થઈ ગયેલા આ કેટલા લાયેલા માવતી કલાક માં છેલ્લા ક્લાસ માં તમારા માટે આ વાત અલૌકિક આપણું ઘરનું ખાઈએ મતભેદ પડે છે કે વાઇફ સાથે વધારે થાય છે માથુંખે ને તો મજબેજ ના પડે એ ત્યાં ચડપાડે એક ચડવું જ્ઞાનયો ચડવ ને એટલે કઈ મતભેદ ના પાડે જ્યાં ચઢવ છે ને ચઢા ચઢી ના ત્યાં મધ્ય સ્વાગત હે એવું બધી દિવાલ છે બધી જબરદસ્ત દિવાલ જાય અને હવે મોટા મોટા મુસેલા તાળા તાળા વાળા બટે કરતા જો એ તુજા પતિ ની બજાર વાત લીધી ને તમારે હું ગીજા જગતી હાર તમારી પોતાની જ છે ને रातरी शक्ति जाओ सत्ता ते ऊँग ભગવાન ભગવાન આપડે કોણ સત્તા ભવાની કોણ સત્તાની બનતું નથી આપડે જવું હોય તો ડાંગ જાય અશાંતિ થઈ જાય કોણ ઉઘારે છે એક વખતે મૂકવું પડે તો સત્તા હતી આપડી સત્તા નો હતી એક આખરી થઈ જાય બરાબર તો ઉઠવા આપણી સત્તા નહી ઊંઘવા માં સત્તા નહીં સત્તા ખરી તકલીફ થાય કેવા નઈ એક કઈ માં નહી બધામાં થોડી થોડી તો આપડી સત્તા ની બહાર જવા જાય बाकी आज धो करो इफेक्ट तब कर खाओ ઇવેન્ટ નો કોઝ ઇફેક્ટ હોય ખરો કોઝિશન ઇફેક્ટ નો ખરો તો ધોય ગણો છો દે ભાઈ ઇફેક્ટ અમુક વસ્તુ થી તમે જે કરી એની પાછળ નહી હોય અને કોઝ એનું કારણ હોય ઇફેક્ટ ની વસ્તુ જે બને છે એની પાછળ નથી છે ઇફેક્ટ પાછળની છે ઇવેન્ટ બન્યા પછી ઇવેન્ટ બન્યા પછીની છે અને કોઝ ઇવેન્ટ પહેલા નું છે કોઝ એ ઇવેન્ટ પહેલા નું છે હા હવે મત સેન સેન દે પર કોણ છે અમારું છે અને જનતાની હાથે શું જુએ છે જણાવે તુ દિવસ છે આ બધી આમાં કોરી જ છે તે ચાલતો નથી કોઈ એ તમને આ દેખાડી ખબર પડશે અત્યારે ગુસ્સે થવાની જગ્યા હોય ખબર છે તમે ના હું એમના ઘરે જવાનું છું ને શું બનાવ્યું છે નથી ખબર શું બનાવ્યું છે ખબર નથી જગત તો એ થયા છે ને એટલે આ વિચાર થી કરો એટલે જાણવું છે ને આ બધું પૂરું છું રોંગ બિલીફ જે તમે જો જાણતા નથી એને તમે નથી તેનો આરોપ કરો છો આ તો નામ છે સિંતો ઓળખાણ સાધન છે લોકો કે દાખલો હા છે દાદા નીચા પણ છે આ બધું જે પરિવર્તું થાય છે ને આ બધું વિનાશી દેખાય છે આ બધું તત્વ તત્વ દેખાય નઈ અવિનાશ દેખાય નહીં દેખાય છે અવિનાજી દેખાય છે બધા અવર અવર તયા છે પણ તત્વો થાય ભ્રમણસાફ કર્યા કરે કશું કરતા અવિનાશી છે અવિનાશી આ બધું જગત પર અવિનાશી બધું વિનાશી દેખાય અને અવિનાશી માંથી અવિનાશી પરિવર્તન અવિનાશી પરિવર્તનશીલ છે સમજાવો બરોબર દેખાય નઈ પરિવર્તનશીલ આવે આ બધા પરમાણુ છે ને સમય કરો કાળ નિમિત્ત એ બધું આ નિરંતર પરિવર્તન થયા કરે આત્મા બાદ પરિવર્તન થયા કરે છે પરિવર્તન શીખવો ને પરમાણુ નિરંતર ફર્યા કરે છે પરિવર્તન પરિવર્તન પરિવર્તનશીલ પર્યાય બદલાય છે ઉત્કલ ને પરિવર્તનશીલ સમજે છે ને એક જ સ્થિતિમાં ના રહે એક સ્થિતિમાં આવેલા જ કરે પર્યાય બદલાય પર્યાયું એ બધી જોઈએ અવિનાશ બધી વસ્તુ પરિવર્તનશીલ થાય નાસવંત અવિનાશી બે પરિવર્તન તો આત્મા નું કયું પરિવર્તન થાય આત્મા અવિનાશી છે પરિવર્તન થાય એમાં પરિવર્તન આત્મા ગુણ ચેતન દ્રવ્ય પછી ગુણ નિરંતર એનાથી વિનાશી ચીજો ઉત્પન્ન થાય છે એમ કબતો વાદળ બ્લેક હોય તો આપડે કશું ના દેખાય લાલ દેખાય લાલ શું કારણ કે આપડે દેખાતું પરિવર્તન નિરંતર પરિવર્તન રૂપાંતર કોને લાગુ થાય કે આ રૂપીત એકલું પુસ્તક એકલા તત્વ એનું નામ એ ગુણ કયા હતા કે જ્ઞાન ગુણ છે તે અને અવસ્થા કઈ તારિત્ર દેખાવામાં આવે એ અવસ્થા આ લાઈટ એ અવસ્થા નઈ આ અજવા અજવાન કરીએ બંધ થઈ જાય લાઈટ તેમ જગ્યા હોય એવર સુધી એનો પોતાનો બોલવાનું બહુ જોવે લેતો નથી મને બક કે એવો કે આત્મા જતો નથી રહેતો તો મંજાર ખરા મટે તો આવો ખિલિસ્તે ફોન આવે દાદા કોને છે નાનાપુર ના સામાન્ય ભાષામાં જાય છે એવું કે છે તમને જ્ઞાન થશે ને કેવળી આત્પાસન નદી કહેલું વાતો પૂછે આત્માસન નદી કોઈ કેવું કાપી કેવાય અમાર ટાઈમ કર્યો ને અમાર ટાઈમ આ દુનિયામાં અમાર ટાઈમ જ બગાડ ને કારણ આ વસ્તુ ની જ ના થાય આપડે તો જે વાત થાય નહીં જે બોલો છો ને એ પૂછતું નથી આ નીરુબેન ને પેલા બે ટેપ કરે છે તમે બોલો છો એ નીરુબેન ટેપ કરે છે પેલો ટેપ કરે છે પણ ટેપ રેકોર્ડ બોલતું નથી એ શું કહેવા માંગો છો તમે અને તેમાંથી એ કોઈ બોલતા નહીં સમજી ગયા જોડે એટલે પૂછવું પડે છે કારણ કે આ ધ્યાન ને નાખતા નથી ભગવાન ને મે कैसे आत्मा तो थे थे थे थे। राते भूख के आत्मा ने समझ पड़ा पा जगत ने चीजों से आत्मा ने राम राम આપડે સિનેમા જોડે શું સબંધ એ જે હોય છે એ લુગડા નો મોટો પડદો એ પડદા જોડે આપડે સબંધ કરો કેમ ના જોવા તો હાથમાં ઉડી જાય જોવું જ પડે જ્ઞેય ના હોય ના હોય મેની હાજરી એક જ્ઞાતા ની હાજરી આમ સમજાવ્યું સિનામા હોય તો આપડે દેહાડી એરિયે ખરાબ હેન્ડ દેખાડે કરે दो हजार पैसा लेते